વ્યવહારમાં તો અમારે આ રેગન આવે તો ઊભું થવું પડે મેગન કેમ રેગન કેટલું દુઃખ થાય બી ત્યાં કેવા માણસ